તમને રાત પોતા પણ આશ્ચર્ય નથી પોતા પણ આશ્ચર્યની મૂર્તિ ભગવાન ને કહે છે અમે તમને નમસ્કાર કરવા માગતા નથી અમને નમસ્કાર કરવા માં તમારા કરતા સરળ છે કે અમને હું અમને દર્શન કર્યા મે એ લોકો પામ્યા નથી માટે તમે અકડા છો કે